स्वामीनायण रे स्वामी बात करीजे आ तो भगवान सौनु सामर्थ्य ढांकी छे, निकर तो शाप दीने बाडी मुके, निकर गांडा थी ने क्या ना क्या चाल जाए नीकर हाथे देह मुकीने जाता रहे प तो कोई चालवा देता स्वामिना स्वामी बात करीजिए भगवान तो पोता भक्त रक्षा कर बैठा है के पैठे તો જેમ પાપણ આખની રક્ષા કરે છે ને હાથ કંઠની રક્ષા કરે છે ને માવતર છોકરાની રક્ષા કરે છે ને રાજા પ્રજાની રક્ષામાં છે તેમ ભગવાન આપણી રક્ષામાં છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે ભગવાન કેટલાકને સમૃદ્ધિ આપે છે ને કેટલાકને નથી આપતા તેનું કેમ સમજવું એ પ્રશ્ન છે એનો ઉત્તર જે ઝાઝુ ધન મળે તો વધારે ફેલ કરે માટે થોડું મળે તે ઠીક છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે પાંચ દસ વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ જાણે અજાણે લેશે તેનું પણ આપણે કલ્યાણ કરવું પડશે ને આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જેટલું કાંઈ માયામય સુખ છે તે સર્વે દુઃખ વિનાનો હોય નહીં એ વાત પણ એક જાણી રાખવી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વિષયનું જે સુખ છે તે કરતા આત્માનું સુખ બહુ અધિક છે ને તે કરતાં ભગવાનનું સુખ એ તો ચિંતામણી છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે એક જણે લાખ રૂપિયાની બુદ્ધિ લીધી તેમજ મોક્ષની બુદ્ધિ પણ અનેક પ્રકારની મોટા થકી શીખાય છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે હીરો છે તે કોઈ રીતે ફૂટે નહીં પણ તે થી ફૂટે તેમ વાસના કોઈ રીતે ટળે નહીં પણ મોટા કહે તેમ કરે તેનો ગુણ આવે ને એની ક્રિયા ગમે તો તેથી ટળે દીકર સાધન તો સૌભરી આદિકના કહેવા તો પણ વાસના ટળી નહીં સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે સત્સંગ થાય પણ સંગ વિના સત્સંગનું સુખ ન આવે કેની પેઠે તો જેમ ખાધા નું મળે પણ ખાધા વિના સુખ ના આવે જેમ લુગડા ગરડા મળે તો પણ પહેર્યા વિના તેનું સુખ ના આવે તેમ સંગ વિના સત્સંગનું સુખ આવે નહી સ્વામીના હરી સ્વામીએ વાત કરી છે આવા સાધુને મનમાં સંભાળીએ તો મનના પાપ બળી જાય ને વાતું સાંભળીએ તો કાનના પાપ બળી જાય ને દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય એમ મહિમા જાણવો